દાદા ભગવાન કોણ છે ઓરિજિનલ કે ભગવાન અંદર થયા પ્રગટ થઈ ગયા છે તમારામાં થયેલા છે પણ સમાન પ્રગટ થયેલા નથી બધું સમાધાન કરે આપણું આપડે શાંતિ આપે મોક્ષ માં દેખાડે મોક્ષ માં લઈ જાય બરોબર પડે ને અંદર બેઠા છે તે ભગવાન છે આ દેખાય છે તે ભગવાન ખબર પડે ને એવો ખુલાસો વધારે થાય તો લોકો ઈચ્છા થાય છે પ્રગટ કરવાની ઈચ્છા થાય છે ખુલાસો થઈ ગયો તમે દાદા સુધાર પાંચ છ થઈ ગયો પ્રગટ કરવા માટે તો આવજો મારી પાસે મન ત્યારે એટલે મંત્રો બોલવા કેવું છે આ ભગવાન ના માટે જે કઈ પણ શબ્દ થી બોલવું એમાં ઊંચા ઊંચું વસ્તુ હોય છે શું છે ઊંચા ઊંચી નઈ ઊંચા ઊંચી વસ્તુઓ છે પણ આ ભેગું બોલવું ભેગું આ બધા મંત્રો બોલાવી જઈએ આપડા થી એ ઓમ બોલીએ બરાબરં તો આઈ જાય ને એટલે ઓમ દેવ મંત્ર છે કે જો બધાય મંત્રો દેખા કરેલા અંદર એ કોઈ પૂજો દેયા મત કરે સુધારાંગ સુધારાંગ હે સંજંગ ભાઈ ના રહી છે ને સાદી સાદી સાદી સાદી ના મેન એટલી શુ આ ભૌતિક ભૌતિક સુખો માટે જે જ્ઞાન છે કેવું આ જ્ઞાન પ્રવર્તે છે અત્યારે બધા આ ડાક્ટર થાય છે વકીલો થાય છે પણ એ જ્ઞાન કેવું છે અસત્વ એટલે ફોર્ણ આવી સત્વ જ્ઞાન એટલે શું ચોખા તમે ચોખા પસંદ છે કે થોડા પસંદ છે હા તત્વ જ્ઞાન એટલે ચોખા અને જગત પર મનુષ્ય પોતાનું જીવન કેવી રીતે જીવવું જોઈએ કોઈ જીવને દુઃખ ના થાય હવે દુઃખ ગમે આ બધું કોઈ નઈ મારે એટલો નિશ્ચય રાખો જો મને નથી હા તેમ છતાં જો કોઈક ધક્કો ભાગી ગયો તો માફી માંગી પણ એ તો એમાં આપડો ઉપાય નથી ચાલતા નીચે વટા ગયું તો પછી એને માફી માંગી રહ્યું એનું કશું એનો અગડા નહીં કરવાનું ખબર મતભેદ પડે છે નભાવી દેવું નભાઈ જવું પડે ના નબાઈ જવું પડે બસ જીવન એવાનું જીવન એવું જીવાનું નભાવી દેવાનું થઈ ગયો તમારો ખુલાસો થઈ ગયો છે સમજ પૂછી છે એ હાથી હકી જ છે પુનવસ બરોબર ને આ ખેતર માં જઈએ અને આવડ્યા આવડે આવડે આવડો કપાસ થઈ એમ તો ખબર પડે ને કે કપાસ બીજ રોપ્યા છે એવું ખબર પડે ના પડ્યા હેજ રોપિયા ના થાય ને કપાસ એવું આ માણસ નો માણસ નો જન્મ થાય છે એમને નથી થયું શું થયું એની પાસે કારણ છે શું છે આ કોઈ પણ કાર્ય કારણ કે કાર્ય ના થાય બરોબર હે ને બરોબર અને આ બોડી મન વચન કરે છે બધા અશાંતિ હોય એ જ્ઞાની પુરુષે એટલા ને કારણ કે ના પટેલ છે અને આ બોલે છે અને સાથે એકતા બાજુ વ્યવહાર કરવા જ બરોબર સાથે આવવું પડે વ્યવહાર અત્યારે શું થયું અને નહી તો મય પોતે બરાબર એટલે આખી નાખે કરો છો ત્યાં સુધી ના દેશે તમારે જેમ હવું થવું હોય ત્યાં થાવ કરે થોડું ધ્યાન નહી થોડું આ ઘોડા આવનારા સૈતાલી છે શું છે આ ધ્યાન માંથી અરંગ તમારે કરવું છે છે કઈ ભક્તિ કરો છો ગાય મારા કરવાની હોય વધારે મારા કરવાની પછી દોઢ કલાક તો કરતા આવી જાય પછી જાય આપડે એ રાખવું છે પછી ઠીક ના રહે સવારે કેવું કે દાદા ભગવાન કહ્યું નહીં રહે તો નહીં ચાલે દાદા ભગવાન ફરિયાદ કરી દે એવું સવારે કેવું એમ કે ના માને સર મારું માનવું કરશે ખબર ને આ મંત્ર વસ્તુ શું છે તેના ફાયદા મન ને સ્થિર કરવાનો ઉપાય છે શું છે મંત્ર મન ને સ્થિર કરવાનો ઉપાય છે અને એમ કરતા કરતા આપણે હેલ્પ કરે મંત્રો બધા દેવ લોકો છે આપડે હેલ્પ કરે કયા મંત્ર બોલો છો હા શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ શરણું કેવાય ને શરણું કેવાય હવે શ્રી કૃષ્ણ એ બહાર જે ફોટો દેખાય છે ને એ નઈ તમારી મહિ લખા છે જો મહિનું જો ધ્યાન કરો તો નવું ભાઈ છે અને કૃષ્ણ ભગવાન રાખો રાખો દર્શન આપો થઈ જશે પણ નહિ ફોટો ફોટો રાખવું આપડે પણ મહી વાળા ની ઉપર આ વસ્તુ કલ્યાણ થઈ છે મહી સાચા ભગવાન બેઠેલા છે સાચા ભગવાન ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર વેધર વિઝીબલ ઓર ઇનવિઝિબલ પડેલા હોય આહાર ભાઈ મૈલા માં જ બધા જીવો પડેલા હોય ફક્ત મનુષ્યોને આહાર મળે છે ની મળે છે બીજી ચીજો મળે છે એટલે મનુષ્યો કરી શકે એમ છે અને અંદર વાળા ઓળખે સ્વરૂપ આવ ઓખણ ના પડી હોય તો અંદર વાળા દેખાશો અને આ મંત્રો તો હવે કાંઈ ભેગા બોલાયા નહી ભગવાને કહ્યું મંત્રો ભેગા બોલજો અને ભેગા નાખી દેજો ઋષભે ભગવાને શું કહ્યું હતું કે મંત્રો બધા શિવનો વૈષ્ણવનો જૈનો બધા ધર્મ ના મંત્રો ભેગા બોલતો પણ આ તો મંત્ર મંત્રો ભેગા બોલજો આ ભેગા મંત્ર બોલશો ને તમારે તમારી પાસે મંત્રો ના હોય તો ઉતારી જાય મંત્રો અને શું બોલશો નઈ એકદમ સાંજ થઈ એટલે મંત્ર નો તમે હશે બધું એટલે પૂછી લેજો આત્મા ની શાંતિ માટેનો સરળ માર્ગ સૌ પૂછે પછી દેખાડી એકદમ સરળ અને તમારું પોતાનું જે કલ્યાણ કરે એ બીજાનું કલ્યાણ કરી શકે પોતે જ પોતે બંધાઈ દો કરે આ લોકો જે ગ્રહો એને ગ્રહો તો શનિ નળ્યો કે છે મંગળ નડે છે શ્રેણી નડે છે એટલા ગ્રહો ને એ ચંદ્રગ્રહણ થઈ ગયું આ ગ્રહણ થાય છે તો ગ્રહ એટલે ચંદ્ર ગ્રહયો બીજા ગ્રહે ચંદ્રુ થઈ જાય છે એવું આપડે ગ્રહ ઉપર અંધારું સમજે શરીર નો ગ્રસ નહી દુરાગ્રસ ને હોય તો એવું રસ કહેવાય દુરાગ્રુપ બેઠામાં દુરાગ્ર સ્વરૂપ પેઠામાં દુરાગ્ર નહી થતો એવું લાગે પાટા પાટી પાટા ની પઠારી કરી એવું લાગે કંટાળી મંત્ર પત્રો શીખજે મંત્રો મંત્ર ના અમારી અમારું આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ એવું કે શું કેમ ના કે પછી બીજા તારે પાછું બીજું વાર પછી શું થયું સારા કરું એટલે નબળી બહુ જરૂરી છે ભગવાન ની પ્રાપ્તિ હા શરીર ભગવાન ની પ્રાપ્તિ માટે શરીર છે પણ જરૂર શું છે કે રાતે આપી આપી હતી તો આ જીરા જ્યાં બાબતો કરવા દે કે આ શરીર કઈ માંગતું પછી આ તો મન માં મંત્રો બધો આયલો હતો ને બરોબર અહિયાં પણ મંત્રો છે ને તારે આથી પણ જશે મંત્રો રોજ એક કલાક આઠસો કલાક બોલ બોલ લાગી સુધી જશે એનો ઉપાય કરીએ સુ જાય તમને ત્યારે ગમે ઉપાય મતલબ બોલીશ હા